સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવો છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવો છે ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે પણ જ્ઞાનીનું રાખવું પડે નહીં સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઈક લોભ મૂકે સ્વાદ મૂકે સ્નેહ મૂકે માન મૂકે પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી ને વિષય તો જીવી માત્રમાં રહ્યો છે તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે પણ તે વિના ટળે નહીં સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે અમે તપાસી જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી ને સાવ નવો આદર છે ને જીવી માત્રને ખાવું સ્ત્રી ને ધન એ ત્રણનું ચિંતવન છે અને એનું મનન છે ને એની જ કથા ને એનું જ કીર્તન અને એની જ વાતો અને એનું જ ધ્યાન છે ને તેમાં દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવમાત્રાને ચિંતવન છે કેમ જે ભગવાનની માયાનો ફેર ચડાવી મૂક્યો છે ને એનું ચિંતવન ન થાય એ તો દેવનો પણ દેવ છે એ મનુષ્ય નથી ને ખાવું સ્ત્રીને ઊંઘવું એત્રણ વાતમાં ગુરુ કરવા પડતા નથી નદ્યુના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે એમ જીવીને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે ને તેમાંથી પાછું વળાઈએ તો સાધુનું છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આ દેહમાં અને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે જેમ રવજી સુથાને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધું કર્યો એમ ભગવાન બંધાવવા નહીં દે સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે દેહમાં રોગાદિક દુખાવી પડે તે તો એના મોકલનારા ટાળે ત્યારે ટળે પણ બીજા કોઈથી ટળે નહીં જેમ રાજાનો મોકલેલો મોસલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે પણ ગામના માણસે ઉઠે નહીં એમ સમજવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં શ્વેતદ્વીપમાં ભદ્રિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે ભગવાનનું ધામ ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં ને આપણાથી બીજે ન રહેવાય ને આ મળ્યા છે તે પણ મૂકે નથી એવું એને આવડે છે ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેદ્વીપ ને તેની આની કોઈ ફૂગતા નથી ને જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાક્યા જેવું છે ને તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે શરણે આવ્યા ના શ્યામ એવા છે એ પ્રકારે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભદ્રિકાશ્રમ ને શ્વેત દીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે ને ગોલોક ને વૈકુઠના મુક્તને પ્રેમ મુખ્ય છે ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તને તો વિષય સુખ મળે એ જ નર્ક છે તે કહ્યું છે જે કુંતાજી દુઃખ માગ કે લીનો એ ભક્ત કી રીતિવે વિષય આનંદ નલહે સુપન મેં જાહે પ્રભુપદ પ્રીતિવે એ ભક્તનું લક્ષણ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ તે શું જે જમપુરી ચોરાસી ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છે પણ નવરા બેઠા છે એમ ન સમજવું